લીધા પડી શકે આહાર આપે કેવાય તમે તમે આકાર થાવે કહેવાય તો પડે તમે છૂટા મન તમારે પૂછે છે કે સાંભળવાની ઇન્દ્રિય ને કેવી રીતે નિરાહાર રાખવી એટલે કરતા આપણે ના હોય બાકી થઈ શકે નહીં સમજમ કાઢવાનું નહીં ત્યારે પાણી પીવાનું નહીં ત્યાં નાકમાં ખરાબ સમય આવે છે વાંધો ખાડી આવે છે હું તેકડેસ જ નહીતો આમ આવ્યો છું ને આમ નિરાહ આવડે નથી આવડતું જાણી શકાય જાણી શકાય ખરું ભૂતગલ ને એના ઉપર એને વસ કરી શકાય ખરું પૂતગલ ને વસ કરી શકાય ખરું આપણે ભૂતગળ આપણને કરી શકે આપણે એને સામ સામે અહી શકશે 6 સો પરમાણુ પછી ગતિ જનારું લાવનારું શું કે છે આપડે હાથમાં આ મે કર્યું આ મેં કર્યું આ મારું આ મારું એટલે પેલા કોઈ નો પાર્ટનરશીપ જ ઉડા દીધી બધા જઈએ દાવા માંડ્યા શું થયું બોલો આ દાવા માં આપણે પાર્ટનરશીપ સ્વીકારી ના પડે એમ એને આ બધાની કોઈ એક ભાર કરીએ છીએ શું કરીએ બે ભાર આપણું કામ છે વ્યવસ્થા બીજા આસમા છે ઉદગલ શું કે સપ્લાય બધું મારું જે જે સામાન છે गण छनों गणतरी करे चेतन भागीदार ચેતન ધંધો છો ત્યાં આ બધા દેખભાળ કર્યા કરવાની કોઈ દેખાડ કરવાની શું કામ કરે તો આકાશ જગ્યા મારી પાણી કહે ને પછી ટાઈમ કે છે મેનેજમેન્ટ મારું શું કે છે મેનેજમેન્ટ બધું મારું છે રૂમ માં સામાનુ આયુર્વેદાય બધું મારું મેં કર્યું એટલે બધા બધા ભૈયા રહી તમને ભાગીદારી કરીને આકાશ ક્યાં મારી જગ્યા બારી બની કેટલી પાર જગ્યા જતી વાપરવી ગમે આજ કે મોક્ષ માં જરૂર છે દાદા કીર્તિભાઈ પૂછે છે કે જૈનોમાં સાતમું તત્વ અરે મોક્ષ ને તત્વ તરીકે કે છે અને તે સાતમું તત્વ સાત તત્વ કેવાય છેત્વ કયા વિનાશી છે બધું શું છે અને આ તત્વ જે છે એ વિનાશી છે આ ઈટરનલ છે તેમાં તત્વ તરીકે ઓળખાવા માટે કહ્યું કે આ બધી આથી તો આપણી માં આટલું સમજવા જેવું છે એવું કેવા મળે એ રીતે એક તો ચેતન એક પૂગઢ બે પછી ત્રીજું છે બંધ મોક્ષ નિર્જા અને સાત તત્વ તે લોકોને પૂરું પૂરું સમજાયું નહીં એટલે લોકોએ નવ તત્વ કર્યા કે ભાઈ પુણ્ય ને પાપ ઉમેર્યો નવ તત્વ કર્યા પુણ્ય ને પાપ साथ थे। साथ ने, ने सात तत्व बोली जाए शब्द बोल शब्द बोल शू कर शब्द मैं અવરણીય છે આ લોકો એની ભાષામાં એમ જ કે નથી સમજાવ્યું કે કોઈ નથી સમજાવ્યું કે પુણ્ય બાપ શબ્દ બોલતા આવડ્યા એટલે સમજી ગયા બે જ ને શું ચેતન થશે એ એકલું જ થશે સ્વભાવ નું છે બીજા બધા નિન છે શું છે અને આને જુદો કર્યો શું એટલે હાથમાં જીવ ના જીવ બે સમજવા જેવો થયું તેને આત્મા હાથ કર્યા હાથ ના કર્યા કર્યા કર્યા હજુ કેટલું હજુ કરોડો અવતાર સમજ નહી થાય એ કઈ સારી વસ્તુ ને જ્ઞાની પુરુષ મળે દાદો વગરે મોક્ષ દાતા હોવા જોઈએ મોક્ષ ને દાન આપવા લેવા જ નહીં કક્ષ તો હોતો છે મુંબઈમાં મુંબઈ માં જઈને ઘી વેચો જાય અહીંથી ના આ ઘી નહીં પણ સફેદ તોનું કાઠિયા નું ઘી સફેદ ના થઈને વેચો જાય દરે ચોખ્ખું ચોખ્ખું હોય તો કોઈ લેવાના ચોખુ નઈ ચોખ્ખું હોય તો મુંબઈ માં કોઈ ઘી હા તમારા સમજી છે મારી વાત કોણ હોય હા જી પ્યાલ્યો હજાર માણસ થઈ જશે બઉ તારે હાઉ તાપ્યું મને આનંદ થઇ જાય બઉ થઈ ગયો આજ દિવસ પણ સાડા બાર થઈ ગયો હોય લગભગ એમાં બે કલાક આરામ મળે મને જમ્યા પછી આ કેટલાય વર્ષો કેટલું જોરદાર છે પ્રવાહ વર્ષે વર્ષે ભગવાન ક્રિયેટે નથી એમ કહતું જયારે બનાવી છે દાદા मतलब पांच ज्ञान क्या है केवल ज्ञान के तो आगला क्या एम पूछवागे दादा पेला क्या चार ज्ञान समझवा ज्ञान ना स्वभाव आठ प्रकार <coughs> एक छे, कुछ कूअवधि पी कुुत कुमती आता न्यान। जे तब अमेरिका आया પુસ્તકો ઇંગ્લિશ બધા પુસ્તકો ના હોય ને આ ચારથી જેવા હોય ને તેને દેખાય કે બે વાર પછી આવું થશે તેવું થશે એડજસ્ટમેન્ટ નહી દેખાય ને બધું દેખાય છે એને કુ અવધિ કહેવાય કુશ્રુત અને કુમતી હવે ત્યાંથી આત્મા માટે પ્રયત્ન કરીએ તો કૃતજ્ઞાન કૃતજ્ઞાનમાં શું શું આવે સારા સારા આત્મા સંબંધી પુસ્તકો અધ્યાત્મ સંબંધી પછી અધ્યાત્મ સંબંધી વાતો સ્વભાવી સાંભળવાય હવે આ બધી વાતો પુસ્તકો એ બધું કરો એ સ્મૃતજ્ઞાન કહેવાય અને સ્મૃતજ્ઞાન તમે જાણ્યા પછી તમે બીજાને તે સમજણ પાડો કે દાદા આમ કેતા હતા એ તમારું નથી જ્ઞાન પેલા સ્વાભાવના કારણ તમારા પરિણામ પામી ગયું બીજાને સમજણ પાછો આવડે તો એ મસ્તી જ્ઞાન હા ધટું અવધિ જ્ઞાન શું અવધિ પેલું કુ અવધિ આ શું અવધિ કોઈને શ્વાસો મળ્યું દેખાય કોઈને બસો બસો મળી દેખાય કોઈ મળ્યું દેખાય તો પણ શું દેખાય ચેતન ના દેખાય પણ એક અવધિ જ્ઞાન અવધિ એટલે લિમિટેડ કોઈ ત્રણસ્યાબીલ ની અવધિ હોય કોઈ આશિયા હોય લિમિટેડ અને પરમાવધિ એટલે બહુ મોટી લિમિટ જબરજસ્ત બની અને પછી ચોથું જ્ઞાન એટલે મનો પરી જ્ઞાન એટલે મન મન મન શું શું વિચારી રહ્યું છે શું શું કરી રહ્યું છે ને જાણે પોતાના મન ને જાણે ને સમાજ ના જાણે શું સમજે કે આને મન આવું છે આપણું મન બદલાયું એનું શું કામ ડિપ્રેશન આવ્યું કે અવિવેક થયું તેનું શું કારણ કે આપણી ઉપર પડ્યું એની ઇફેક્ટ પડી તેના પછી બીજા મન ને પણ જાણે એને મના ફર્યું કર્યું અને પછી કેવું જ્ઞાન અવધિ જ્ઞાન એને મનમાં ફરી જ્ઞાન તમારી પાસે વાત હબળ કરો ને એટલે મથી જ્ઞાન ઉભું થાય અને મતિ જ્ઞાન નાઇન્ટી નાઇન મન મતી જ્ઞાન કેવાય છે અને હંડ્રેડ એક જ્ઞાન કેવાય છે શું કહ્યું આત્મા જે છે ને એ કેવળ જ્ઞાન જ છે બીજું કોઈ છે નહી એમાં કોઈ મિક્સર નથી એટલે જ્ઞાન માત્ર છે શું છે અને શું કહે છે સંકોચી આનંદ સ્વરૂપ છું શું કહે એના એને અમદાવાદ થૂલતમથી સુક્ષમતમ સુધી ની તમામ સંસારી અવસ્થાઓ જ્ઞાતા બધી તારીઓ મૂકી દઉં સુમ થી સૂક્ષ્મતમ સુધી ની તમામ સંસારી અવસ્થા નું જ્ઞાતા માત્ર છું રંકો છું જ્ઞાન માત્ર છું आत्मा आप सोलो ज्ञान से है कोई जात नहीं बोलो <coughs> ज्ञान कश्मी कर <laughs> ज्ञान दाखलो ज्ञान एट प्रकाश तो आत्मा ना प्रकाश नहीं।, नहीं करू पीजे थूल बात करू आप गाड़ी लाइन जता અને બે આગળ લાઈટ તો હોય છે ને એ લાઈટ થી લાઈટ લડે ખરું કોઈ ને મારે ખરું જુડા ને ત્યાર પછી તરવા થી કાપેલ કપાઈ જાય પાણી થી ભીજ જાય તો ભજી જાય તો હગી જાય લાઈટ એ લાઈટ સાથે નીચે કાઢો ને અડે કાઢો ગંધાય કોઈ શાસ્ત્ર માં લખેલો આત્માની હવે આ પણ શીખવાડે આત્મા પૂછી દાય પ્રકાશ ની જે તમે વાત કરતા હતા ને થોડા पर ले थी। जो आ, आ ना, नहीं, तो य दशा केवी हेरी दशा है अब जुए पर ख्याल आता दशा के परम स्थानी अंदर दशा जो हो दशा के आपने अने दशा गयो, के दशा दशा म ज्योति स्वरूप तम सुधार्थ करो एटात्मा शब्द ऋतु ना अवलंबन से अरे निराबे निरा ધન છે ધન છે ધન છે આ કોઈ કાળમાં ના પામે એવું પામે ધન્યતા અનુભવ છો તો કામ થશે અસંતોષ રાખવા જેવું નથી આ તો બહુ મોટો અપજો પામ્યા કોઈ ને આત્મા લખવાનો અધિકાર નથી અધ્યાત્મ વાત શબ્દો છે ભૌતિક ની સન્મુખ છે મનુષ્ય ધન્ય છે પોતાની જાતે તો ઘેર ધન્યતા ધન્યતા છે સરસ ભોજન છે ને પછી તો છે તો આ તો આ તો જે પદે અનંતો તે પદે પ્રાપ્ત થાય અનુભવ સિદ્ધા પેલા સવાર માં આવવાના છે કે વસંતભાઈ ને સવાર માં આવવાના છે કાલે શું નામ નામ શું મહેન્દ્ર મહેન્દ્ર મહેન્દ્રભાઈ મહેન્દ્ર આપેલું આપેલું છે માય વાત કહીએ હું વાત એવું બોલાય મોટા મોટા નઈ પણ તું વિચારવા જેવું છે નઈ તને લાગે છે ભૂલ લઈ લઈ જાગે છે કોણ માય કે કોણ છે માય મહેન્દ્ર કોણ अहंकार कोई उपरी थे न? थे माई, माई कोई खबर पड़े गीता वर्णवी ज्ञा गुणो प्रज्ञा दशा बुद्धि वर्णन करू गीता ज्ञा वर्णन एंतव्य है લોજા બસ બ્રહ્મનાદેશેરસ સકેરલ જેની જ્ઞાની બુદ્ધિ સ્થિર થઈલી છે તેની સંયત બુદ્ધિ સ્થિર થઈલી છે તે એ સિદ્ધ બ્રહ્મનાદેશારો દિન દિન ભગવાનને જ પામે સુગો એક બજી તમે કહો છો કે બુદ્ધિ સ્થિર હોય બુદ્ધિ સ્થિર હોય એ ગ્રીદે બુદ્ધિ સ્થિર થઈ બહુ અગ્રી છે પ્રજ્ઞા એ પેલો સમજાય એને ભગવાન ને પામો એટલે તમે તો કહો છો કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી તો કોને પામવાનું મોરબી નાના ગામમાં શેઠ છે નાના ગામ બે હજાર રૂપિયા નું નાના ગામ માં શેઠ આખા ગામ છે તે શેઠ ધ્યાન રાખતા હોય લાગણી વાળા હોય ને દાખલા એટલે તારે ચેટ કરે શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ ઉપરથી શ્રેષ્ઠ શબ્દ ઉપર શેર થોડું એટલે એટલે બધાનું ધ્યાન રાખે એટલે લોકો શેર ચેટ કર્યા કરે હવે રોજે જમતા પહેલા રાત્રે થતા થોડું આટલું પ્યાપથી પડેલી જમતા પહેલા પી પછી જમી અને થોડી વાર પેપર પેપર વાંચી સુઈ જાય એક દાદા મિત્ર આવ્યો રાત્રે હું પ્રેસિડ લો છું શું બોલો મળ્યા એટલે બાર થી લોકો આવ્યા બાર થી ગમત ગમત બાર થોડા ત્રણ જણ ત્યાં ખબરી કે ભૂત કોને વર્ગ છે ને શું છે અમલ શેનો અમલ હશે આમલ શેનો શેઠ બોલી રહ્યો છે નઈ અમલ છે એટલે પછી ના વેન્ડિયા બોલે એટલે લોકો સમજી ગયા કઈક ચડી છે તે ઘડી તમે શું કેવા માંગતા સરખામણી કરી આપણે હવે આ સેઠ કોઈ કેસે આ સેટ નું શું થઈ જશે હવે મારા જે અનુભવ કે આપડે બે કલાક માં વાત થઈ જશે ભગવાન પગ જશે મોહ નો દારૂ પી રહ્યો છું મોહ નો દારૂ થાય છે અને આત્મા નો મોહ ઉભો થયેલો છે માટે આ દારૂ એને અસર કરે છે મોહ કાઢી નાખીએ અમે દારૂ બહુ અસર ના કરે એમ ત્યાં દારૂ થતો થતો બસ જાય અને શું મને ભાઈ તમારા તો જોવા પડે કેવા પડે બાકી એમ કેવું પડે આપડે આવો માલ ભર્યો તો પણ કઈ ભરવાનું બાકી રાખ્યું નથી દરેક શુક્રવારી નો માલ હું બરો હોળી હરગાઈ પણ ઝુંદા ને કીધું આજે ઝોંધા માં કીધા ખરી નાતા દસ્તા ને નડે અડે નહિ અડે કરતા ને કોને અડે કરતા ને નડે પંદર લોક એ સમજાવો ચૌદ લોક નો નાથ કેવા ભગવાન ચૌદ લોક બીજા મૂળ વસ્તુ આ લોક નો નાથ છે આ લોક આ લોક નો નાથ પછી ચૌદ લોક માં એથી પેઢા થી પેળું પેળું પેઢાના ભાગ થી શરૂઆત થી પગલે સુધી સાત લોક છે સાત લોક જે છે એ પાતાળ લોક છે તલાતલ રીતે મધ્ય લોક અને આ ઉર્જો લોક મૂળ કેવાય કે આ લોક કેવાય શું અને લોક નો નાશ પછી સાત અને સાત ચૌદ લોક નો નાશ અહીં બધા દેવલોકાય નીચેના જે છે એ લોકો હમણાં જુએ અને પછી આ સડે એ વિષય દેવો ની વાત કરે છે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 जबरदस्त संयकलोक मध्य लोग रही गया देवल एक देवलोक से भूवनवासी कहवा ભુવન વાસી મકાન બકાનો એવી નથી નામ ના જાય હેલો આપો તારા વાઈફ ને શું નામ છે ને પામેલા હોય એ બધા દેવદેવીઓ જ્ઞાન હોય તમારે પોતે જોઈ શકે કે અમુક જગ્યા જ્ઞાની છે બઉ ભાગે એમ પાંચ ઇન્દ્રી માં જ છે મનુષ્ય દેવ બની શકે ખરા કે પૂરા ગયા બધા એટલે તમે જે બતાવ્યા શરીર ના એ પ્રમાણે બીજા બી લોગ ખરા ને કોઈ પણ માણસ કોઈ પણ માણસ સુપર વ્યુમન હોય પણ ગુપ્ત રહેલા હોય બિચારા મને બાવીસ નોકરી નથી કરતા નોકરી ધંધો નતા કરતા તમે નોકરી ધંધો કશું નતા કરતા ભગવાન ને નોકરી ખરા થઈ ગઈ અત્યારે ખુમારી પારો કે ભગવાન કે છે કે કદાચ નોકરી પકડી દઈએ હું ના નોકરી માં જાય જાઓ એટલો ભીલો સાચો છું શું કઉ છોકરો મોટો થઇ જાય એટલે આપડો રોપ પડે પાંચ આટલા અમારે બ્રધર કોન્ટ્રાક્ટ નો ધંધો કરતા બિલ્ડીંગ કોન્ટ્રાક્ટ નો નહીં બરોડામાં પછી એને સુબા ની જગ્યા છે વિલાયત જઈને આવે છે અમારે પિતરી સુબા હતા કે આ સુબા ના ફાધર આયા બકો મને બનાવે છોટાબેન મનમાં એમ થાય કે જો અમારો ભાઈ સુભો છે કે છે પણ મને શું વાંધો કેવો થાય ઉપર સરસ બોલ ચટકાવવાનું સરસભવાને ભગવાન ચટકાવ બધું તારે એક જણ કયું હાફટો બધો રાખ પાયું ને આ કહ્યું દુકાન આવે નોકરી વોકરી કરે અમારે જે ટાઈમ લાગે એટલે પછી ભાઈએ કહ્યું કે આમ કરોરીઓ કરી જે ચોરીઓ કરી પાર કરી લોકો ને શીખવાડ્યા વાહ મને બધી આવી છે આ તો આકાશ નું મારવા જેવું છે હું કાઢું બીજા નઈ શીખવાડે અને ઘેર મારતા ચાર ચાર ગાડીઓ પડી રહી હું બીજા ફસાઈ ગયો હોય ને તેને કાઢી બારી બેનિક પછી મને સમજે પડી ગુના એમને કર્યા કાઢ્યા મેં કાપણ કર્યું નહી પછી લોકો કે શું પરિશ્યુમન તમને અત્યાર એટલે પછી સુપાત છે અને તેર વર્ષ ની ઉંમર માં એક મહારાજ નો પગડવા જતો હતો બધા વાળા મહારાજ સારા હતા પણ ખુદા થતા પણ સારા હતા પગડવા આવતો મને કહે છે ભગવાન તને મોક્ષે છે ભગવાન મને લઈ જાય